આ વાંકા અને જ અનાત્મા ને આત્મા માને પૂતગલને આત્મા માને આખું બધા આચાર્ય પૂતગલ ને આત્મા માને છે નથી એમને સાત્ર ને શબ્દ છે કે આત્મા કેવો હોય શબ્દ થી છે કે આત્મા કેવો હોય પણ અનુભવ થાય ત્યાં સુધી શું શબ્દથી તો તમને આવડ મોટો હાખરનો ઘોંઘો આપે કોઈ નવો આદિવાસી હોય આદિવાસી હોય છે જ્ઞાન તો થાય ગરીબ છે એવું બોલે પણ ગરીબ શું છે શું સમજવું પડે ચાખે તારે એવું તમે આત્મા નથી ને અને તેને સમય સાર થઈ ગયો શું થયું આ તો સમય અસાર જાય છે કેવું જાય છે હા બધું કરો છો કરો છો પણ છતાં કઈ આવતો બહુ હારો રે એટલા માટે હોય ને ત્યારે બધું તમને જુદી જુદું દેખાય કરે કેવું પદ્મલેશિયા નાય મોડા તમને એમ લાગે તમે લેસ્યા જોઈ લીધું પછી ધીમે ધીમે ઓછી થતી જાય છોકરા શું લેસાઈ જાય બધા એકદા ભગવાન નમસ્કાર કરે બોલો આ માર્ગ કેવો છે ક્યાંય જે જે કરવામાં આવે છે ને આ બધા જ જે કંઈક કઈ કંઈક આપવા જ બોલે નહીં તો એ પોતાના આત્માની મુક્તિ છે છે